એવા અસલ ના દુઃખ ના નર લેવો ને એવા જેસલ ને જાડે જાય એના િયા કતના સત એવા જસલ રાજાને લા લોર ભરા છોડી દીધા એવા ઘર ઘર ચોમે અલખ જગા राम रे का भलिये सब ધરમ કરો ગીત મે માળ માણ માણ માણ